દિવ સાંઈ બાબા માનતા હોય તો આ જ ના લેવામાં વાંધો ખરો બે બાજુ નહીં એના થઈ ગયું બે બાજુ એનું ના થઈ જવું છે એક બાજુ રહ્યું છે સાંઈ બાબાને રિલેટીવ છે આ રિયલ છે બે ને હિંસાકાર કરે તો ફાયદો ના થાય બીજું કઈ છે અને અમને એવું કશું લેવા દેવા સાહેબ બાબાને શું ગમે તેનું કહે કે બધું રિલેટીવ છે અને અહીંયા આવું અને વાંધો નથી તો સાંઈ બાબાનું પેરેન્ટ પછી કેટલાકને એ રહે છે બીજી જ્યાં સમય એને શાંતિ રહેતી પછી એને ના થઈ દે છે તારે શાંતિ રહેતી હોય શું કહે તમે જેને શાંતિ ના રહેતી હોય પરમાન જોઈતી હોય જેને ભગવાન પાત્ર ને મારી હરિયલ માં આ બધા જોવા કરી શું કરું પછી બને એટલા હું એમને કહી દઉં તમારે જો નગાવી શકતા હોય દબાવી લે નામ લેવા હોય ખરું સાંઈ બાજુ શિવ ભગવાન શંકર શંકર ભગવાન શંકર પણ જોયેલા નહીં ત્યાં જ્યોતિર્લિંગ બાર નું જ્યોતિર્લિંગ ત્યાં જઈએ ત્યાંના બ્રાહ્મણો કે પૂજા કરીએ દાખલા ગામ દર્શન આપ્યું મહાદેવજી ને જઈને અત્યારે બોલીએ કે જગત ઘર કિનારો સંઘર પણ શું નીલ પણ શું મંદિર માં ત્યાંયે બધા દર્શન કરવાના મને હું તો કરી દર્શન પછી છો બાર મારી કુર્તી બે હારી અને પેલા બોલે માસમા આપડા શું બોલે ભગવાન એ ખબર મહાત્મા તો છે હૃદય કમાવું મૂકી પોણ સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર ક્યાંય દર્શન ના હોય તો અહીં કરી લોક ભડક વાળી કે લોકો ના કલ્યાણ માટે મંદિર બધી તેમાં પણ કઈ મુસા રાઈ દેખ મંદિર બગીચાતના ભગવાન આરામ કૃષ્ણ લક્ષ્મણ બધા જ દેવો એમ બધા જ દેવો બધા જ દેવો બધા જ દેવો એક બધી ત્રષ્ના ભગવાન એટલે કી મંદિરમાં આ બધા ઈસી સીજી ની લઈ લેશે તે ટાઈમ પર મોટોડે રંગતો બજે અને કૃષ્ણ નીચે અંબાજી માતાજી મૂર્તિ પાર્વતી અને ગણપતિ ની મૂર્તિ બધી બહુ મૂર્તિ આવવાની લોકો કલ્યાણ થાય રોજ થઈ ગયા અમારું હા તમારું અનુસૂલ થઈ શકે પક્ષપાતી નહીવું પક્ષપાતમાં ભણવું જોઈએ અમારું સાચી ખોટું ના ખાવું પેલું તમારે તો બધું સર અમારું હાથ બને દાદા ભગવાન પછી આવતો અમારે જાતે કેવું પડે છે કે આ હોય શકે નહીં હોય ઉદ્યાન આશ્ચર્ય ઘર બગાડે ઘર ઘરમાં લઈ જાય ત્યારે બાર બગડે બગડે ખબર નથી આપડે ઘરમાં આત્મવિજ્ઞાન છે બંને માં આદર્શ ધ્યાન આપે એટલા કાય બંને તમારી ચલાવી લે છે એમનો કોઈ વાંધો કરો તમને આજ્ઞા પાડી છે તમારી આજ્ઞા ફાળવા માં આપે ભાઈ તમને કેમ લાગે બેન પૂછે છે અમારામાં પૂછે છે બે માર્ક વધાર્યું છે લાયકાત મને ભેગા થયો એ લાયકાત બીજી વાર તમારી પાસે પેલી વાર આવ્યો ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ આવેલા ભૂપેન્દ્રભાઈ બધેલું છે એ બધા બધું ગણિત શીખવાડે લોકો ચોવીસે કલાક આજ્ઞા પાવે ચાલીસ હજાર માણસ થઈ ગયો ચોવીસ કલાક બને કોઈ નહીં સંદ્રસ જતા માણસ ની આજ્ઞા કોણ કાઢે છતા બધા લોક કેવા છે ના જતા હોય કે દેખાય થાય થઈ શકે જ નહીં નહીં પોસિબલ જ નથી આપણે કરવું એ તો અમારો લો કેવા હોય હું કરું છું તે કરે છે તે કરે છે એ અમારી લોબ ની બહાર હોય આ શબ્દ બરોબર એ બધું ભ્રાંતિ છે એ રીલેટ તો આ જગતની પણ છે ધર્મ બધું કરે છે આ કે લોકો પેલા નુકસાન કરનાર નથી ત્યાગીઓ કોઈ ગિનતી કરો છો કે કોણ ગિનતી છે હમ तमें गिल्टी गिल्टी ने पेलो गिल्टी देखा है एक को गिली हाँ गिलती दू रही गैर सदस्य वस्तु बताई गलती तो पेलो तो पकड़े तेरे धन पकड़े तब पकड़ी गया જે ગુનો કર્યો હતો એમાં તમે પકડાય માટે તમે ગીલ પેલો જયારે પકડાય છે શું સમજે જાય એ માણસો શું સમજે સંડાસ બંધ થાય ત્યારે આપની પાસે આવ્યા છે દે કે નહી કોણ વધારા ભગવાન ઉપરી કરાય ન બધાના જ ઉપરી માનીયે બધા માનીયે ભગવાન મને રસ થઈ ગયેલો એટલે બોસ રહ્યો નથી મારે ઉપરી કેસ છે ત્યાં સુધી કોઈ જાતની મિસ્ટેક ભૂલ થાય ત્યાં ઉપરી ના થાય વાત છે બધા થી પર છો એટલે ભૂલો જ નથી આખા જગતું થયા નથી બાળકો માટે પરસોત્તમ કોણ આપડે લઘુત્તમ માં છો તમે પરસોત્તમ કોણ છે દેખાવ ભાગ છે રૂપી ભાગ લઘુત્તમ છે દેખાતો ભાગ માંથી ગુરુ ગુરુ પગલ તમે સોલ્વ કરી હતી ચાલે તમે પગલ થયા કરોલ્વ થાય પછી પગલ નહી દૂર થાય કાચો હોય તો વાગી દે એને નુકસાન નહીં કરે તમારી ખબર નથી આપેલું હશે અજાન કરાય અજાન કરાય આપડે માનીયે છે ભૂપેન્દ્રભાઈ મુંબઈ લાવતો હતો મુંબઈ વરસાદ તૂટી પડ્યો વિધનો આવ્યો અવાયું નહિ કાળ ચાલે જ નહીં આગળ ઘર તો બનશે કેનો એટલે આગળ દાદા પાસે જવાય નહીં એટલે પાછા વેર્યા એ આયેલા હોય નઈ અમે નીકળે લાવ્યું એમને લાવતો હતો દાદા પાસે નીકળેલા એની સાથે અહીંયા મરવાનો નકી થયો છે તિરીશભાઈને ત્યાં તિરીશભાઈને ત્યાં મરવાનો નકી હતો એટલે તિરીશભાઈને લાવ્યા ડાટ પરવાતા હું તો મુંબઈ માં બીજા ભાઈ આવતો દાદા હું તો દાદા મળવાના જ ક્યાં બધું હું તો અમીર ગામ હા બોલાયું લલિતભાઈ પૂછે છે પુણિયાની પુરિયાનું બંધીયા પુણ્યા પુણ્યાનું બંદી પુણ્યથી ભેગા થયા છે કે પાપા બંદી પુણ્યથી દાદા ને ભેગા થયા છે અને આય છે આજ આપણા પાસેમાં સુધી છે ક્યાંક મોટા બધા બંગલા છે ગાડીઓ છે મોટરો સારા છે હરીક વસ્તુ છે તો ભોગવે છે પૂન ભો ચંદર પાપ આપ્યું ભયંકર પાપ છે પરમાત્મા વિચાર આવે લોકો નું કેમ સુખી કરવું એવા વિચાર આવે પૈસા ને વિચાર નહી આવે પૈસા નો વિચાર કરતા એટલે શું આ બધા ભાઈ આવેલા તમારે વધારે લેવા માટે પઢાઈ લેવો અને હક થી લેવું એટલે એમાં તફાવત ખરો ને ભાઈ પૂછે છે ઈચ્છા થી અને હક થી પઢાઈ એ ફેર ખરો એમ ઈચ્છા થી હક થી લક્ષ્મી ઈચ્છા કરવાની સંસ્થા ચલાવવો કેવી રીતે બધા નથી કે ચાલવા દેવો છો નઈ નિમિત્ત છે તમે કથા છો એ દાદા ખાડા લખે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 બાવા ચિંતા બીજું કોઈ નઈ આ પોતે પોતે તમે તમારા પ્રોજેક્ટ છે અને ઘૂસવાડો થઇ ગયા તમે ખાલી કેટલી કેટલી ચીજોને વિચ્છા ભાઈ લક્ષ્મી પછી બીજી એકમી લક્ષ્મી પાછળ જ પડ્યા એનાથી દરેક ચીજ બોલે લક્ષ્મી નથી એને કોઈ પૂછતું નથી જેની બા લક્ષ્મી નથી એને કોઈ પૂછતું નથી કોણ પૂછે હોય અને પૂછે આવતો બગાડો તારે બગાડી ને બે પગના બદલે ચાર પગડું બતાવ્યું હતું પુણે નું ફે શું છે કર જે પુણ્ય તમે લાવ્યું હતું એમાં કેટલાક વર્ષો તમે કઈ હવા ખરાબ આવું પણ ઓછી વસ્તુ છે જાય પણ ફળ તો તમારે વાયેલું નથી શું કર્યું તો જેટલું વાવ્યું છે જેને દુઃખ આવે છે ખરું પાપ ના ફળ ભોગવીએ છીએ તમારે જે પુણ્યના પાપ ના ફળ ભોગી રહ્યા છો એ પુણ્ય શેનાથી જેવું થાય છે તમે બીજા આપજો તો એ તમને ક્યારે બીજાને આવતા કલમ માં તો સુખ જો કરાવી લો જે સુખ ભોગવી રહ્યું છે પેહલાનું ક્યારે દુઃખ ભોગવી રહ્યો પેહલાનું ડાયબેટ છે લોક ના પાટલા અવતાર અમારે અમારે ભાવના થઈ હશે મોક્ષ ની તો આવી રીતે ભેટો થયો કેટલા અવતારો થી મોક્ષ ની ભાવના થઈ હશે તો આ અવતારે દાદા સાથે થઈ છે પણ કેટલા અવતારથી કેટલા જે એક જ અવતારથી થઈ વચ્ચે હું ભેગો થઈ એમથી વધુ અવતારવાની કોઈ જરૂર એ નથી એ ભાવના સુંદર હોવી જોઈએ બે દિવસ મુકાન છે કેટલા કલાક મળ્યા અડધો કલાક અમદાવાદ માં અમારી સધા ની કહેવાય ને તો બાર બાર બના ફેરા જોઈએ ભીડ છે ગરાકી સમજી ન ઓછી ગયું અમદાવાદ વધતી જાય છે મારી મુશ્કેલી તો મારે છે તેવો પડે અને હું ભલેલો છું એટલે મારે વિટો વાપરવો ત્યાં જવાનું છે એટલે બધું બંધ થઈ જાય છે નહીં વસ્તાર હોય ને લાગવા તમને પૂછવાનું ચલણ બીજી કર્યા જે પુણ્ય પાપ લાઈટ એન્ડ ડેબિટ છે તેના પછી આ જગત ચાલુ થયું છે સમય પ્રોજેક્ટો ભગવાન શું કરે છે આપણા સાધુ આપણા સાંજો શું છે પછી અંદર ભગવાન ગયા એટલે લાકડા માં થાંભલા ભગવાન કે આપડે લાકડા બહાર હોય તો આપડે શંકા ભગવાન ચિંતા ઉભા થાય નહી એટલે હું કઉડા ઉધેવ ઉદેવ વાગ્યું હોય ભૂલ કઈ નાખી પછી બાર જે ભાઈ આ ઉધેવમાં ભગવાન એટલા માટે બાથમી મારી સાથમીમા હોય છે એટલે આ જે હેરિટ હેરિટ આધારે એના પાર્ટ પડી ગયા ભાઈ બઉ ડેબિટ છે તો શું કરવું કે કાયમ હું છું કાયમ આખી ગિંદગી કાયમ હું દુઃખ એ સારવાર શું સહિત કારણ કે જેના કરતા ડેબિટ ઓછું થયા તો ક્યાં મૂકો કારણ કે મનુષ્ય સિવાય બીજા જે જીવો દેખાય છે તેઓ એમ મૂકવાના એ સપ્ત મધુરીનું દુઃખે ને સપ્ત મધુરીનું દુઃખ બીજું તો સુખ ખરું ખાતાર વગર બધા ને પછી એના ઘરમાં વધારે થોડું પૂન થોડું પાપ થોડું છે ડેરી થોડું છે અને થોડું વધારે છે તો કે મનુષ્ય મારવા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 હા સારી કેસ છે અને આપણા બધું અને પેલી આ જીવન જેવું હોય તેને હું કહ્યું છે ભાવ છે નહી ખરેખર વાત થતી નથી સુડી જાય થઈ ગયું હું કોણ છું જાણે કે પાંચમી ગતિ મોક્ત થાય બે ના થવું જોઈએ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 તમે બહાર બોલીએ ત્યારે બોલીએ કારણ હા એને માથે જોઈએ કઈ આઈડી હોય ને ત્યાં રહે શું અને જેને લાસ્ટિક જાણવું હોય કે જે તથા એટલે તારા માથે બોસ નથી તું આવે તૈયાર થઈ બોસ રહેતા તો મનમાં એમ થાય કે ડિપેન્ડન્ટ તો રહે ને ભગવાન ના પૂરેપૂર શાંતિ ના સંતોષ ના થાય તું કોઈને ડિપેન્ડન્ટ નથી ખુલ્લી ઇન્ડિપેન્ડન્ટ છોકરા <coughs> <coughs> <coughs> <coughs> <coughs> આ લોકો છે દરણવિધિ કરવી પડે આ લોકો ને જવું થાતુ મન આજુબાજુ ચાલ્યા કરે બાકી તમારે નહીં જોવાનું તમારે મન ને સંબંધ ના રહે છે ને અમૂલ્યુ <laughs> <coughs> મેળવી જોવાડાયું મસા માં પૈસા પાડી કે બી શું મને આપણું હોય તો આપણે છાપ્યું બીજા વાંચશે ડાયરેક્ટ સમથિંગ ડાક્ટરે કહ્યું બીજા આડે રસ્તે ના થાય વેદાંત ત્રિગુણાત્મક છે એનું કામ નહીં થાય જે અને આ બધા પસ્તા છે બુદ્ધિ બધાના છે અમુક અમુક અમુક માટે ખાસ જરૂરિયાત છે આપશે મળતી આવે કેમ કેટલા એમને તો આનાથી સારું કર્યું કે પેલા જે અઘરું હતું હાર્ડ હતું એને જરા સરળ કર્યું એમની નથી કર્યું अरे आएम तो सारे जब धर्म जस्तु आत्म धर्म सारू करो छोड़ो करो पहला खोटू छोड़ी साहब मू हाँ बात करें साधु लगू पड़े बोलू पड़े कर સારું ખોટું થતું નથી પર કેવી રીતે જવાય હોવું જોઈએ છે ને આપડે લોકોને કઈ ચાચા ગોટા પર જવાનું છે એવું કહીએ વાત કરવાનું કેવી રીતે જવાય કે દેખાડે એવું એનું નામ જ્ઞાન કહેવાય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 છે બુદ્ધિ મૂકી દેવાની છે પણ ત્યાં સુધી પહોંચવા માટે તો બુદ્ધિ જોયે ને હા એ પણ સાચું બધું બુદ્ધિ મૂકી ને એ જ્ઞાન અમને દેખાડે છે જ્ઞાન તેનું નામ કેવાય